પીણું ગોરું ભાઈ ઉદ્યોગ ઉઘાડું કરે આ પોલ બધું ઉગાડું કરી દો દાદા હેલો સંઘર્ષ માં બિનતા મુક્ષદદાન સાથે અભયદાન ખાતું મુક્ષદાન સાથે અભયદાન ખાતું અભયદાન સાથે અભયદાન સાથે મુક્તદાન વૈષ્ણ એવું આ થોડી અધ્યમ ભાગાભાગ કરે એવું અરુણભાઈ બ્રાહ્મણ લાતબાર મૂક્યા હતા લાતબાર ક્યારે નહીં કરવું હોય ના લીધા You come play it after all that. You don't have too long, whatever you do. You sometimes come to the station like that. I don't like it anymore. This place is closer. And that here is a nose. Here it is the opposite setting. You said this is theед and it's aTYD message. It's not a liter cord. That's a form ofust�ệcright. There is a lending. danach. It's a very interesting situation? It shits. It should flow in a wonderful studio. It's a very different currency. It's very interesting. It's a very wrong thing. What can I do? You said, then, what else can I do? You said this? I don't have too much of a record, a lot of me. It's a very different measure. I thought it'll use about the idea. It's a really interesting thing? It's a very different place. You said it only means I start to go. As you તમે કયા પેલા પૂછો છો ને કોઈ પણ આવે એને આપ પૂછો છો કે તમે કયા ગામ છો તો કે એનું ગામ ઉપર થી એનું ડેવલપમેન્ટ શું છે આપ ખબર પડે એટલા માટે ગામ ના ઉપર કામ પાસે લુ મહાત્મા થી સાયઠી ટકા પટેલો હશે ટકા પટેલ ના બહુ હું કઈક હું કઈક જેવા પામો એટલે તમારી કોમાં બહુ લાગે બધી અમારી કોમ મસ્યા પટેલો ને નેવા પટેલો અમારી તરફ ના સુરત ના બધા ઘરમાં આવે જાય રકમ આખો ધારો ઘર માં પડે આવ્યો જાત છે એટલું ડેવલેપમેન્ટ તમારે એટલે મંદિર તો થયું ને આખું ડિસ્ટેક ના કર્યું તો આયો નહીં ખરા બધા વાંધે નહી વાતચીત કરો કે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ એમના ઓછાણ માં છે થયેલો હોય દસ બે કલાક મોટાભાઈ લાગે પછી ઘોસવાડો ના નીકળે દોરો નાખી દેખાય નાખી દે ગુજરાન છે વાતચીત કરો કેમ છે તબિયત કેમ છે છ કલાક લે છે ઘર વધુ ગયા બે વાર કલાક બે કલાક વર્ષો તમને શું કરું બોલ કાતા ભગવાન આત્મા સામે બધું હવે કાતા ભગવાન આત્મા આવ્યા છે ને તો બોલ બોલ કરજો નહીં પ્રગત થઈ જાય આ બે હાયા છે આખો સૂત્રો વાંચતો હતો ઉતરે જ નહિ તો બંધ કરીને મૂકી દુ હતું આપણે હંજાઈ ને આવે હવે અત્યારથી મારે મેં આ ચોથી વાળો મન જાય છે મારો કારણ કે કમ્પ્લીટ સમજ પડે હા આજે ઉપર છે બરાબર અમે કઈ ચાલ બાપ અમેરિકન અમેરિકા બધે અમેરિકન ની સ્ટાઇલ અમેરિકન સ્ટાઇલ ઘણા બધા ખાવાનું વાઘમાં થાય કોણ વાઘરાણ પણ આ કરે વાઘરા બરાબર બધા છે તબીબ કરે ભાવ નહીં થતો તમને પણ હવે ખાવાનું પીરસ્યું થોડું લેવાનો બોડી ને ઈચ્છા થાય કરી છે જરા મગના પૂરા કરવા ખા એની ઈચ્છા કરી બરાબર અમુક અમુક ચીજ નો ભાવ થાય બરાબર ભાવે ખબર બરાબર કરી ના બરોબર અમુક ચીજ હોય તો ખરાબ આધારે એટલે કેવું નથી બરાબર પેપી કેમ બંધ કરીએ બધા ડોક્ટરે પેપી કેમ બંધ કરી અને તમને અમે તો ચાર પાંચ વર્ષ થી જોઉં તો તમને સ્વીડ પર ભાવ હતો સ્વીડ ખાવાનો એટલે બોડી ને થોડી સુગર જોઈએ તો વાંધો નહીં અડધું કેન પેટ લેવાની વધારે ને અડધું કેન નથી થતો હવે આજે ગરમ વેધર છે એની અંદર તમને મદદરૂપ ઘણી વર્ષ્યું હતું દિનેશભાઈ ડોક્ટર ને પૂછ્યું હતું ના બધા ક્યાં છે તમારો સૌ વિશ્વાસ શું કરે થોડો મા બાબા એવું બને શું કર્યું એ બઉ સસ્પેન્ડ માં જવા નહી કરો તો સારું હોય છે મને તો બઉ આનંદ થાય બોલી ગયા લોકોને આનંદ આવે લોકોને કે ખરાબ ખરાબ લાગશે એમાં આપડે જાહેર ક્યાં એ બાર ઉપર બોલ ઉપર લાગીએ લોકો આરામ થાય પણ ખબર નથી પડે કે ભાઈ તું કરે બરાબર એનામ લોકોને આપડે આનંદ ના થાય સારા માસ માટે જયારે કિર્તન કરે તો જ પોતે સારો માસ થાય કેવું સરસ દાન આપે છે જે કિર્તન કર્યું એટલે પોતે દાન આપે અને થાય એવું થાય આ ઉદાહરણ લુખેલું કોની આવી ભાઈ માણ અપવાદ છે તો ગણ જન્મેલા જેવા જગ્યા વસ્ત છે પછી નામ લખાવીએ એટલે તમને એનો પુણ્ય ટાઈમ ટાઈમ મળી ગયો તમે આપ્યું એવું નથી કરવું એવું એવું એવું નથી કરવું પણ એવું આપે સમજાવ્યું હતું તો હવે નામ આપવાનું કેમ કરાદા કે અત્યાર સુધી આપડે એવું હતું કે માસ્માઓ જે દાન આપે તો એના દાન ના અનુસંધાન તો આજે આપતોપુત્ર માટે આપવા માટે જે વિચાર કરો તો બાપુજી નું નામ મૂકે તો શું થાય નામ તો આવું છે પ્રશ્ન દરેક નામ હોય ને આમ લખાયું નામ બાપુજી ના ફોટા મૂકે તો એમની જાત ની ક્યાં ઈચ્છા હોય જાત ની ઈચ્છા હોય છોકરાઓ હેલી વાત છે એમ ભાઈ હજી ગેમ જેવ માં ઘર રહ્યા હતા અમદાવાદ અમદાવાદ એવી મજા આયી ગઈ આમ આખું જ્ઞાન સાંભળી લીધું જ્ઞાન બધું હશે બધું પૂછી કરે કે લીધું આપવું એ મારું આમાં ને મારો ધંધો ફાર્મ માં બધાને ઝુંપડીઓ બધી બનાવી આપી આપડી ગાયો નું દૂધ બધા મજૂર ના છોકરાઓ ને આપે એવું સારું કામ કરે છે આવે એવું જ ને આવે એવું અમારે ઇલાજી નો ભાવી ગયો છે ઇન્ડિયા માં ઇલાજી નું ફોર્સ કેવી થાય છે કેવું ખાલી પાસે આવે છે કે અમારે જે વરસાદ પડે ત્યારે એને ચોમાસા માં ઉનાળા નો ઘરમાં કીડીઓ બહુ જાય આપણે મામ તો મારી ને પેલા તો મારી નાખતા હવે શું કરવું કે છે તો શું કરવું એને ખસી જવું જોઈએ તો ઘર ચાડી નાખવાનું ઘરું બદલી કરવાનું ઘરના જતા અમે કહેવાતા કે આપણે આપવા વાળા હોય ને બધું આપી મોટી હજાર અડતા આપ્યા કરે તો ના કમાયું ના કમાયાર પુરાવો છું ત્યારે આપડે મને આનંદ જગત વીસ નો જગત નું આનંદ જગત નું બંધ નથી એ જ થઈ ગયા ભગવાન બાકી જઈએ આઈ જા નમસ્કાર બોલાવો સ્વરૂપા ભગવાન ના આ વિશ્વમાં આ વિશ્વમાં વિકાર જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વ્રતો જય સત્યનારાયણ જેમ સુરજ મુખ્ય નું ફૂલ સૂર્ય ને જોવા કલક્ષા કરે સૂર્ય સંબુક્તા જીવન વહી જાય એ ઘટના રહે એવી દાદા વૃત્તિ સ્થિતિ થઈ જાય છે એનો વિયોગ નો વિરોહ વર્તાવ કરે છે યા કરેલી આપણે દાદા પાસે જ છે નહી આપણે સાથે જ છે નહીં આપણે દાદા નિરંતર સાથે છીએ દાદા એ વિજ્ઞાન સ્વરૂપ છે એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ એમની સંમતા જ્ઞાન પ્રયોગ થી પ્રત્યક્ષ ના વિયોગો ની યોજના કઈક મળી જાય છે અને આનંદ તકે છે વાતો કર્યા કરે છે અને જ્ઞાન પ્રવૃત્તિ વિરોધો ની વેદના માં કઈક સ્થળ ભરી જાય છે અને આનંદ મળે છે દાદાશ્રી એવી કદાચ વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે એવું હજાર અક્રમ વિજ્ઞાન હતું છે કે દીપક અને શુદ્ધાત્મા બે જુદા ગ્રહ દાલાશ્રીએ કેવી ગજર ની વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે કેવું હજાર વિજ્ઞાન હતું છે કે દીપક અને પોતે સિદ્ધાત્મા બે જુદા રહ્યા કહે ક્યારેય એક ન तो प्रज्ञा जुँ पाने की दृष्टि अहो तुटादान आत्मविज्ञान मही प्रज्ञा स्वरूपे दादा वाणी विज्ञान कही जाए प्रज्ञा स्वरूप दादाज कहे दादाज के અને એ પ્રમાણે પોતે આત્મભાવો થી ભ્રમણતા આવી જાય અનુભવે ત્યારે મુક્તિ જીત ખુમારી ચડી જાય તે અનુ આત્મજ્ઞાન કે આત્મજાગૃતિ જેવા શબ્દો આ પુસ્તકમાં કે શાસ્ત્ર માં મહવા મળે તેવા શબ્દો પણ યથાર્થ દ્રષ્ટિમાં પરિણામી આત્મા અનુભવ કરાવી જાય છે કે જ્ઞાની પુરુષે તમારેલું જ્ઞાન કેવું બળવાન છે આત્મવિશ્વાસ માં વાસ્તવિકતા દેખાડી દીધી આત્મ ઉદાસમાં કાળ નો પ્રસાઇ દીધો આ વખતે કેવો પુન્યો જ આવ્યો દાદા કેટલું બધું લેવાયું નિરંતા દાદા ના રૂપો દેખાયત કરે છે જ્ઞાન જાગૃતિ ને સમજાવી આપે છે અને વિજ્ઞાન આત્મા પ્રતિના માર્ગ જે માર્ગ સુધી પ્રસ્તી હતી તે આત્મા સ્વરૂપ સુધી અભેદ સ્વરૂપ સુધી જે કમા શુદ્ધ વ્યક્તિ પ્રયાસ કરાવે મહિલા દાદાંક મહિલા રૂપે વાણીનો વચન બળ મન વચન બળ મન વાણી થી અદભુતતા છે ક્રિયાકારી જ્ઞાન વચન બળમય વાણી ની અદભુતતા છે કોઈ મહાન લેખકે નથી હોય એવું લાગે છે ભેગા થયા જ કરે છે અને ઉદય પ્રમાણ આવીને પૂરા થઈ જાય છે અને ઉદય પ્રમાણ આવીને પૂરા થઈ જાય છે વ્યવહાર પૂરો થયો કે અવસ્થા માંથી મુક્તિ અને અવસ્થાઓ માંથી વિમુક્તિ આત્મજાગૃતિ આવે આત્મજાગૃતિ થાય તો જગત ની વિસ્તૃતિ ઓટોમેટિક વ્યવહાર કરનારા વ્યવહાર કરે અને વ્યવહાર જાણનારા વ્યવહાર જાણે વ્યવહાર જાણે વ્યવહાર કરનાર વ્યવહાર કરે જે લોકો વ્યવહાર કરતા વ્યવહાર કરે તેવી દર્શાવી આવે અક્રમ વિજ્ઞાન ના પ્રકાટે આ પ્રત્યેક વ્યવહાર કરું થાય पूजे निर्भयता है पार्का ना व्यवहार पार्को करें तो पार्काने जमा करें अड़चण हो अनुकूलता हो બધા ના જુદા જુદા વ્યવહાર ની આટલી પોતાના પોતે રાજીભાઈ નથી રાજીભાઈ શું કરે છે એ જોડા થાય આપડા બધા જોઈ ગયા આમ દ્રષ્ટિ હોય ત્યારે પડેલો લાગે અને મુક્ત આમ થઈ જાય તમે તમારા વ્યવહારનું તમને કોઈ સ્પષ્ટ ન થાય નું અળેલી આપડે સ્પષ્ટ થઈ જશે પણ બધું મોટા થઈ જાય તો આપડે અમે દુદા બિલકુલ કૃપાપણ ના પરિણામ જ હોય શકે હોય શકે નઈ આ સર્વ સાય જ્ઞાની પુરુષ ની કૃપાપણ માં જ શકે પ્રત્યેક અનુભવ આનંદ કરતા અને તેથી અમુક ગણો અહોભાવ બે વારી પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા વિદ્યામાન જ્ઞાની પુરુષ પ્રતિ છે અદભુત જ્ઞાનદાન અદ્ભુત બધી અસ્પુતા આશ્ચર્ય ભાવી જ્ઞાની પુરુષ પ્રત્યે સંબિત થઈ જવાય છે આનંદ ઉપકાર ભગવંત પરિણમશ્રી આનંદ ઉત્કાર પ્રભુને સર્વોપરી સર્વા પણ સ્વીકારી આત્મા જેના સામા પોતે રહ્યાસ કરે એવી સહજ વૃત્તિઓ થઈ આવે છે આ પરમાત્મા પ્રભુ જગત આવા અદભુત જ્ઞાની પુરુષ ના વર્ષણ ને પામો આવા અદભુત જ્ઞાની પુરુષ ના શ્રી મુખેતી પ્રત્યક્ષ સરસ્વતી જગત ને કલ્યાણકારી છે જગત ને અત્યંત કલ્યાણકારી છે તે વાણી જગત નો ફેલાવો જગત વિકરાગ વીર પ્રભુ ના મરણ માર્ગ ને પામો જગત વિકરાજ વીર પ્રભુ જગત વિકરાજ વીર પ્રભુ માર્ગ ને પામો જગત નું કલ્યાણ થો આખા જગત નું કલ્યાણ થ મે એવું કેમ કેવાય હજી ફાઈનાન્સ સિઝન નથી એને કેમ કેવાય એવું કેવું કે ફાઈનાન્સ નું છે ખાધા પછી પસ્તાઓ સારું પછી અફસોસ થઈ જાય ખાધા પછી પસ્તાઓ સારું પછી અફસોસ ના લે પછી અફસોસ ના રહે મેં અંદર ઘણું કયું તમ કરી અનુભવ હોય ને એક માણસ નો પૂછો છો મને પાણી નું તળાવ છે એવું તો દેખું છું લગી દેખું છું મને ભડક થઈ જાય થાય છે કારણ હશે કે પૂરો ભાવ ડબી ગયો તેમાં હજુ આ ભળક જતી નથી એની ભળક થતી નથી પલંગ પૈસા જે ડૂબી ને એ ભડક જાય નહી પછી મે એક જ કલાક માં એક જ કલાક માં કરી બધા ખાલી ભળત ઘણા કે અમે તૈયારી માં જ હતા આમે દાદા ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય એવું ધીરાધુરાઈ ગયેલું હવે બધા જ ભેગા કરી આલ્યા